ત્મા છે બોલવાનું ને એની જગ્યા એ દાદા છે વાતો ને વિચારો આવી જાય છે વાંધો ને વિચાર જોવા એક એ છે કે દાદા સાથે ઊંઘમાં પણ વાત થાય તો ખબર પડે છે એમ બધી ખબર પડે એમ હા અલૌકિક વિજ્ઞાન છે હું છું પ્રતિષ્ઠા કરતી હતી આ દરેક ક્રિયા હું કરું છું કે આપડે કરતા નથી હોતા પણ પ્રતિષ્ઠા થઈ રહી છે મૂર્તિ ઘડી રહી છે હા હું સુદ્ધાત્મા છું એટલે મૂર્તિ ગતિ થઈ ગઈ આવતો ભાઈ બંધ પ્રતિષ્ઠિત પ્રતિષ્ઠા કરતો હતો ખરેખર આત્મા નથી હું હું આ મીનાથ છું મીના છું પ્રતિષ્ઠા કરે મેં કર્યું મેં કર્યું પ્રતિષ્ઠા કરે જે મૂર્તિ પ્રતિષ્ઠા કરે ને એવું આ બધું વ્યવસ્થિત આપણા ધાબામાં જાગૃતિ બધી રિયલ નહી બધું આપણા તાબા માં અને ભૌતિક બધું હા સઉદે ના આવો પુસ્તક બનાયા જે દેના સબરાઈ વિદ્યા જુદો બલે મોરલ એટીની ડેફિનેશન શું છે મોરલ એટીની ડેફિનેશન મોરલ એટી ડેફિનેશન એટલે શું જગત ના ધી માત્ર ના પોષાય એવો એક પણ ગુણ ના ભાઈ ફૂલ મળે છે પછી અધૂરી વાત મળે છે ચલાવી લેવા જોઈએ પૂછે છે મોરાલિટી એટલે સજ્જનતા ના ના સજ્જનતા સજનતા દુર્જન થઈ શકે મોરાલિટી ઇમોરલ ના થાય થઇ જાય છે હમ કે તમે આ ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું કે બધા તું ધર્મ છોડીને મારી પાસે આવ મારા શરણે તું તને બધા પાપોથી મુક્ત કરીશ એનો રિયલ મિનિંગ શું છે આત્માને આત્માને ક્ષણે જાઓ એને ક્ષણે એ રીતે અચા તો કૃષ્ણ ભગવાન ક્યાં કોણ જાય ક્યાં જાય જેવું કહેતા નહીં એ તો લોકો આવો તમારા આત્માને શરણે જાઓ બીજા બે અવલંબન એનું ખરો હતા સમજાય ત્યાં આમાં જણાવ્યા કૃષ્ણ ભગવાન દુનિયા ભગવાન તરીકે જન્મ્યા હતા બીજા કોઈ ભગવાન આવ્યા ને જો ભગવાન પોતે મારા તારા નવતાર થયા મારા તારા અનંત આવતાર થાય પણ પૂર્ણ પૂર્ણ ના થયું પૂર્ણ થયું ચાલુ નહીં બાકી રહ્યા કૃષ્ણ ભગવાન તીર્થંકર ગણાય કૃષ્ણ ભગવાન તીર્થંકર ગણાય ભાવિ તીર્થંકર કેવાયંકર ભાવિ તીર્થંકર કેવાય ભાવી તીર્થંકર પાછો દેહ દેહ લેવાના દેહ કૃષ્ણ ભગવાન અત્યારે દેહ નથી બઉ ઊંડા ઉતરવું નહીં તમને તમે તમારી દ્રષ્ટિથી માપો માપો તમને નુકસાન થાય શું થાય નુકસાન થાય અમને એવું ના दादा शिकांत भाई पूछे नवी चौबीस क्या शुरू शिवशंकर લગભગ બે લાખ બે એક લાખ વર્ષ પછી રાજાને નર્કમાં ભોગવી મોટો થાય શાકભાજી જેવા માણસો ને આ તો લાંબુ જેવા લોકો પાપ થાય તો એટલે થાય કઈ ડિઝાઇન્સ થાય બધું પાસે આવેલા પાપે બસ ચોરીયા કહેવાય ચોરીયા માં અને ઊંચા ઊંચું નરકાય ના કરી શકે એટલે શક્તિ એવું પૂરું નિર્બળ લોકો ચા ને આજકાલ તો અહિયા લોકો એટલું ખાય છે કે દરરોજ ખોરાક કાપવો પડે છે પથાડે અહિયાં આ તો આજે આમાં પાપ કરવા નઈ ને કોઈ મુસલમાન છે તો એની બહેન ઉઠાઈ જતા અરે સુમાં જવા દે મારી બેન છે આમ જીપ કાઢતા ની હાથે પેલો ભરી જાય કર સરળ હા ભોગ આપડે બધા મનમાં બઉ અવતાર ભોગ્યા છું બધા હું તો ચાન્સ આપું ફરે ત્યાં તીર્થ થઈ જાય લોકો તો આગળ કરે આ ચોવીસ તીર્થકરો થયા પીરિયડ દસ લાખ વર્ષનો એમ ઇતિહાસ જાગ્રત છે હજુ પણ એમ એમ જ ને આ ચોવીસ તીર્થંકરો જે થઈ ગયા એટલે દસ લાખ વર્ષ થયા ને એમ દસ લાખ વર્ષો કરે ને તો બધું છે કે દસ લાખ વર્ષ ના ટી કરો બધા આપણી પાસે ઇતિહાસ છે તે નામ હાથે ત્યાં છે પુરુષો નું નામ છે કમ્પ્લીટ આ કૃષ્ણ ભગવાન જે વાસુદેવ કેટલા થશે તે બધું નામ લખેલું પછી કૃષ્ણ ભગવાન બાર માં રાવણ પણ તીર્થંકર એ વખતે તો સત્યુ ગસે ને દાદા સત્યુ પછી થયેલા કવિ સત્યુ પૂરા થયા પછી ને પાયાસ ના મૂક્યા એ દારૂ ઘીઠા પેલો કબીર સાહેબ તિલભાર મીલી ખાય કે કોટી કરે જવ ડાંગ તો નરક હોય ની કોઈ જી મારી થવાય મોટું જોખમ ના થવાય પણ દવા જી જીવ ને જીવા માટે જીવ જીવ ખાઈને જી જીવે છે એ તો હકીકત છે ને હા પણ જીવ ખાવાના કયા એનો વિનય છે કે જે જીવ આપડા ત્રાસ પામતા નથી આમ આ બે અઢાર જેને ભય લાગે છે જાય છે એ લોકોને મરાય ને એને ખવાય અને આપડે ઘણું છે એને બાપવાનું કે નાચી નથી એ લોકો ને હિતકારી થઈ પડે જો ખાઈએ આપણે તો આપણે એ ખાઈને આપડે જીવીએ છીએ યોગ કરીએ છીએ મનુષ્ય આત્મા યોગ એ ગમે તેમાં કમાણી થાય છે એટલે એનો ઉદ્વગતિ થાય એટલે એનો એનો પણ આપણે વિનય કરવા જોઈએ ને જે એકેન્દ્રીય જીવો હોય તેનો ભી એનો બગાડ તો ના કરાવે ના બગાડ તો કોઈ વસ્તુ ના કરાય પાણી નો કલકત્તા કાળી માતા ના આગળ બધા વધ કરે છે એ તો જીવ ખરો ને ત્યાં આગળ દાન બધું કરે તો બલિદાન માટે વધ કરે પ્રાણીઓનો કાળી માતાને ને બલિદાન આપે છે ને પણ એના એમને એવું ના હોય એમના ચિંતા નથી જી એને જે થયા છે જેને ચિંતા હોય તેમ શું નર્ક ના જમતું હોય બરોબર એવું થયું હોય અમારી પાસે અહીંયા આગળ સમાપનું લઈ લેવું અને આપણી પછી અને ઘઉં તુફાન માટે કઈ તમને ના કરાકભાજી જો કાપો કરો અનંત એનાથી થયા કર્યા છે આવા ભાવે કે આવું બધું વ્યક્ત થાય છે અમે આવું બધું જે વ્યક્ત થાય છે માનતા હાર કે આત્મા અને અનાત્માની જે વિપત્તિ છે તો શું એટલી બધી પ્રબળતા હતી કે આટલો બધો માણસાહાર આત્મા જ છે જે ખાય છે તેવી આત્મા જ છે આવરણ વાળો આત્મા છે પણ આત્મા એટલો જ મંસાહાર થઈ પડી ગયા તારા કેવી લાગી જગડી દેખાડે આ તો આ વેજીટેબલ થોડું લેશે જ ઉડે છે આવી રીતે હોયકલ છે સમૂહ માં એના આગળ અનાર સાથે એવું નથી આપ્યું કેટલું ખાતર પાણી એ નાખેતા જમીનું પછી થાય નહીં આપડે જન્મ ખાતર પાણી નાખતા આપણા મૂખલું દૂધ પીએ ગાયું દૂધ પીએ તો કેટલું બીજું બધું તો એમ જ થયું એમને આપણે જીવને માનીએ છીએ એને એ લોકો બીજા ધ્યાન દેવાની હિંસા માટે વ્યવસ્થિત શક્તિ એનું એક સમજાવવાની બી વચ્ચે સમજાવિ આપણે વહેવાલ છે તે ખૂબ વ્યવસ્થિત કરાવી લે છે અને જે જાગૃતિ છે અને જે પુરુષ પ્રચાર છે બીજું બધું આ તમારું કામ નથી વ્યવસ્થિત શક્તિ અનાત્મા વિભાગના એના કાઢવામાં છે અનાત્મા વિભાગ વ્યવસ્થિત શક્તિ ના કાઢવા માં છે આત્મા વિભાગ અનાત્મા વિભાગ હા બધો વ્યવસ્થિત આપવામાં सूर्य भरा था प्रमाण एक बीजा नजीक आवासी आई ने हाँ अतरे गुण उभाया તો જુદા જુદા કેમ ઉભા થાય જુદા જુદા કર્મ જોઈ જઈને કુસંગથી કુસંગથી સત્સંગ થી ભેર પડી જાય કુસંગ જેવું દેખે એવું કર્યા ઘરે છોકરાને બધું એવું દેખાડ્યું છે છોકરા જાતના પાછા ઉઠું દેખે પછી આપણે ઘરમાં લડમદા કહીએ છોકરાને સારું દેખાય છોકરા નાહી જાય છે કઈ જાય તમે નાતા દસતા કરીએ જેટલું દેખાય એટલું એટી અને તમારું તે સંયમ હોય તો દેખીને ખુશ થઇ જાય પેલા ના પપ્પા મમ્મી પપ્પા લડે મારી મમ્મી પપ્પા લડતા નહીં એટલું ભણ હજી પણ ઈડા ની પણ શું આવે બનાવેલી વસ્તુઓ નહી દાદા અમુક ખાતા પણ ઘણા મહાત્મા બ્રેડમાં આપણે ઇન્ગ્રી એગ્સ એગ્સ નું કોટિંગ હોય પણ ઇન્ગ્રેડિયન્ટમાં લખેલું ના હોય આપડો ઈરાદા ના હોવો આપડો ઈરાદા ના હોય આપડી દાને ચોર હોય બરાબર તે ના ભાઈ ના લાવો જા એક કે થઈ જાય તો માનતા હું દેખાય તો માનવા લઈ કે બટાક શીખાય જો એમાં જીમત માનની છે આ લાવો લાવો આ એની જીમત છે લા મેને માન છે કહીયા હતા તો ભગવાન અંદર છે ને તો આમ બહાર દેખાય નહિ કે અહીંથી ટચ થાય તમારા ભગવાન ટચ થાય પછી આ જ્ઞાન પછી પ્રગટ થાય પેલું એકદમ પ્રગટ ના થાય પછી જ્ઞાન આપીએ ત્યારે પ્રગટ થાય દિવસો સળગાવવો પડે ને કે એમના ફાધર છે ને પપ્પા એ છે તેસુભાઈ ને ફોન કર્યો તો આજે સારું ભાઈ લાભ ઉઠાવ સારું પૂછે છે કે ભગવાન કેવી રીતે ભગવાન બની શકે ભગવાન કેવી રીતે છૂટ છે પણ આઉટ માય મમતા દે જોઈએ મમતા ખલાસ થઈ ગયે એટલે ભગવાન થઈ ગયો મમતા મમતા કેવી રીતે જતી રે મમતા પિત્રુદ્ધાથ માં થઈ ગઈ ને મમતા જતી રહી બધી અહંકા મમતા દેવ જય સચિદાન દાદા ભગવાન દાદા ભગવાન દાદા ભગવાન હાઈ વિદાઉટ માઇ ગોડ મમતા દેવજી મારું મારું એટલું બધું છે दरक मनसू होते मगज्रोल दुखाये तो सारे रस्ते जान विचार करते અમે કરી ભગવાન ની કૃપા ઉતરે બધું થઈ જાય ભગવાન ની કૃપા ઉતરે શું ના થાય બધી વર્લ્ડ બધી ચીજ થઇ જાય વાત વાત વાર છે ભગવાન જવા ઉતરે બધું બધી નબળાઈ ચાલી જાય પૂર્ણિમા તો બે વેપારી પૂર્ણિમાનો માલ આ અને તમારો ગોળો માલ તો એટલે પૂર્ણિમા જે ભયલાય હોય એને ખાલી તો કરવું પડશે નિકાલ તો કરવો પડશે ને નવું આવવાનું નહીં આવે જૂનું છે કાંકી મળે એ બધું નીકળી જાય એટલે પછી દસ પંદર વર્ષે તો મુક્ત થઈ જાય બિલકુલ કશું હશે નહીં કશું એટલા હજી આ ફિરમ જયા કરવાની શું પૂર્ણિમામાં આવે છે બધું જયા કરવાનું એ તો કરતા નથી આના વ્યવસ્થિત કરતા સમજ ગયું ને એટલે પૂર્ણિમા ગુસ્સે આપણે જોયા તો પૂર્ણિમાની એકલી હોય ત્યાં કહેવાનું ઓહો તો બધું કઈ બહુ રોફ મારું કે કોઈ મને દુઃખ થાય ત્યારે પૂર્ણિમાને કહેવાનું કે એનો પ્રખ્યાદ આપ લેવો કઈ પ્રતિકો કરવો કઈ થવું ના જોઈએ પછી બીજી બેન પૂછ કરી દીધું ખુલાસા તારું ઘણું ખરું કામ થઈ જશે ને કારણ કે લાઈન લાઈન ઓફ ડિમાર્કેશન નાખી દે યુ એન્ડ પૂર્ણિમા એ પૂર્ણિમાના જે હોય તે આપડે જોઈએ એટલે નિકાલ થઈ જાય નીવડ આવે અને મને થાય છે એમ કે ચોટે પાઇપમાં પાણી હોય એની દાખલો આપો આપડે અહીંથી સિત્તેર મિનિટ સીટર થી પાણી આવતું હોય તલાવ માંથી पीवा पात हो पाइप पाइप बे सीतेर मई होने आप टैंक भरा गई है, है। ते, ते फोन करे बंद कर दो तरह बंद कर दी ए बंद कर दे फिर हमने आप फोन कर बंद कर करते હજી થાય છે એટલે આનો જવાબ આ છે એમટી થશે પછી ટોટલું થઈ જશે ત્યાં સુધી પાણી જોયા રાખો સમજ પડી ગઈ દાદા પાણી નીકળતા કેટલા વર્ષ નીકળી જશે ના કરવાનું આપડે ડાક્ટર જોડે પર પૂર્ણિમાડે સારી રીતે નભાવો દુનિયામાં સારું દેખાય એવું સારી રીતે નભાવો એમને પણ સંતોષ કરે ભૂલ સાયન્સ થી ખબર પડે પછી મોટા મોટું સાયન્સ છે મોટા મોટું વિજ્ઞાન છે કોઈ વિજ્ઞાન ભૂલ ના દેખાડે કોઈ વિજ્ઞાન એવું નથી જે ભૂલ દેખાડે એટલે પૂર્ણિમાનું મન તમે એવું ખરાબ વિચારતું હોય સારું વિચારતું હોય તો આપણે જોયા ખબર તાબામાં નથી આવ્યું ને એ આપણી મિલકતમાં ના આવ્યું આપણી મિલકતમાં શું અને પેલું પૂર્ણિમાની મિલકતમાં કહ્યું લાઇન ઓફ ડિમાર્કેશન પડી તેમાં વેક્સિન થઈ ગઈ આપણે નથી આવ્યું ત્યારબાદ આપણા તાબામાં હતું એટલે આપણે ચિંતા કરવાની હતી ને મન એવું થાય એટલે પટેલ તો પૈસા લીધા વગર રેજ નહિ સુધરેજ નહી સુનિલ નો એક પ્રશ્ન છે સુનિલ નો પ્રશ્ન છે કે મને મારા મમ્મી અને પપ્પા મારા માટે સારું કેવું કેમ થાય છે મારા મમ્મી અને પપ્પા મને મારું સારા માટે મને કે તો મને ગમતું નથી ના ગમે આપડે શરીર સુધારવું હોય ના સુધારે એનો ટોલ કરવા પાસે આપડે ભારે રાખીએ પાસે હજાર એનાથી કોઈ વાર હાર્મ ના થઇ જાય છોકરા ને ખોટું હોય તો છોકરાઓ છોકરાઓનું તમારા શેરન્ટ રોંગ હોય તો છોકરાને આમ ના થાય કે કોઈર મા-બાપની ભૂ ખોટું હોય તો છોકરાઓને નુકસાન ના થઈ જાય નુકસાન થઈ શું થાય આમ તો કે નાની થઈ જાય ને ને મત ક્યાં ને કે દીવાસ્ની કે આઈ ટોલ્ડ हिम બાસ્કેલ નો ઈટ બે ઈ આઈ ટોલ્ડ हिम ધેટ આઈ એમ મૂવિંગ ડાઉન and everybody who's uh, up here, mm -hmm. yeah, he doesn't agree to that. Mm -hmm. Because if, if, to, if I'm going to run into business, I want to run into the way I, I am, okay? if I'm going to run into space. But mm -hmm. so he doesn't want that.